સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે કરોડ કામ થેલે ત્યાર પછી ભગવાનની કથા થાય ને કરોડકામ ઠેલે ત્યાર પછી ભગવાનની વાતું થાય ને ધ્યાન તો વળે તે પછી થાય સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે ભગવાનના ભક્તને ત્રણ પ્રકારમાંથી એક પ્રકારનું ધ્યાન તો રહે છે તે નિશ્ચયરૂપ ધ્યાન રહે કે સાધુ પાસે જવું છે એમ રહે કે હું ભગવાનનો ભક્ત છું એમ રહે બાકી તેલ ધારા ધારાવૃત્તિ મૂર્તિમાં રહે એ તો સ્વરૂપાનંદ સ્વામી આદિકની વાત છે સ્વામી હરે સ્વામીએ વાત કરી જે આપણને તો ભગવાન મળ્યા છે તે પોતાને અક્ષર માનવું એમ બોલ્યા તે વાત ઉપર પ્રશ્ન પૂછ્યો જે વિષય પરાભવ પમારતા હોય ને અક્ષર કેમ માનવું ત્યારે ઉત્તર કર્યો જે વિષય તો દેહના ભાવ છે તે એક પડખે રહ્યા છે તો પણ અક્ષર માનવું પણ આત્માને નરકનો કીડો માનવો નહીં ને આપણે તો જેમ વામનજી ભેળી લાકડી વધી તેમ વધતા જઈએ છીએ સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે સૂક્ષ્મદેહનો કજીયો બહુ ભારે છે ને તેમાંથી સ્થૂળ દેહને ધક્કો લગાડી દે છે તે કેમ કરવું એ પ્રશ્નનો ઉત્તર જે એ તો મોટા મોટાને પણ કજ્યા છે ને એટલું મટે ત્યારે તો સિદ્ધ થઈ રહ્યા પછી શું કરવાનું રહ્યું એટલું જ કરવું છે સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે ભગવાનને જેની કસર ટાળવી હોય તેને આ લોકમાં જન્મ ધરાવીને અજ્ઞાની કરી નાખે ને તે અતિદીન થઈ જાય ને તેને પછી એવું થાય જે મારું કલ્યાણ શી રીતે થશે એવું કરાવીને કસર ટળાવે સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે એ કરી જ પૂછું જે આવો જોગ ન રહે ને કસર રહી જાય તો કેમ થાશે તેનો ઉત્તર કર્યો જેને આવો જોગ આપ્યો છે તેના તેજ જ કસર ટળાવશે સ્વામિનારાયણ હરે વાત કરી જે વરતાલનું ત્રીજું વતનામૃત વંચાવ્યું તેમાં ચાર પ્રકારના ભક્તના ભેદ ગયા છે તેમાં એક તો દીવા જેવા બીજા મશાલ જેવા ત્રીજા વીજળીના અગ્નિ જેવા ને ચોથા વડવાના અગ્નિ જેવા એ વચનામૃત વંચાવીને બોલ્યા જે આ તો સત્સંગમાં બહુધા વરવાનર જેવા છે સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે ભગવાન ભેળા રહ્યા ને ખોટું રહી ગઈ તે શા કારણથી જે આ સાધુના સમાગમ વિના સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાન જેવા આ સાધુ છે પણ તેની પાસે રહેવાતું નથી એ મોટી ખોટ છે સ્વામિનારાય રે સ્વામીએ વાત કરી જે હવે તો મહારાજ સાધુ દ્વારે દર્શન આપે છે ને વાતું કરે છે ને વળી મૂર્તિ દ્વારે દર્શન આપે છે